તારીખ સત્તર ઉડી ગયું પેલું આપડે ખાતે આ નિર્ભય બનાવ્યા આવતા ગૌ ને થાય નિર્ભય બનાવ્યા હા બધું પોતાની ઈચ્છા પ્રમાણે ઈચ્છા પ્રમાણે કેમ થાય છે પોતાના આવું કરે છે બીજું સાથે લોકો દુઃખી હોય એ ના હોય તો અતિશી ખવડાવીને કાઢવું ભૂત્યો હોય છે કરવા દેવાનું ના હોય તો આપડે આપણું સમયથી લેવાનું જોઈ જવાનું એટલે કદાચ આખું ડેરાસન પૂરું કરવાનું મારતા ઘણા કપડા માન થાય પછી ઉપાડી દીધી ભાવ એટલે શું ધર્મ જતો હતો ને ક્યાંક જ્ઞાન નતું થયું તારા કામ કરતા તમને એટલે ભીડ તો કઈ થત પૈસા ખાત બહુ હોય ને ભીડ ભીડ ના હોય હોય જરા બેંક માં બઉ મોટી રકમો ના હોય તો એ મને ત્યાં વિચારો પાછળ આપી દીધા પણ એક ચબાવ ચબાવી પાછી છવાયો તો દાદા ધર્મ પાજી હતા કેવા કરે તો પચીસ કરે તો કરે તમે વાહવા ગમે તમે કેવું એટલે કે પામ પાડ પે આ બધા દ્વાર આપી જાય છે ગુપ્ત રીતે આપી જાય ગરબાની વાત જ નહીં કરતા પણ આ તો હું પણ પાછા માંગતો હતો હું કેવો છું ખબર પડે ને આ પટેલ કેવા છે હું મને કહ્યું ત્યારબાદ જતું રહે ગઈ એમ ગણપણ જોયે રહેલો છો ને પટેલ જોડે કેવા હતા કે ના જોડું બધું હા સાહેબ પાર પારી ના તા વાહવા ગયા તમે બધા ઘટી ધર્મ ધર્મ ખરું પડતું પણ અટકે એવું નતું સ્વભાવ જોવા જોઉ છું પેલા હતા અને ક્યાં હાલ તાર મને હોવા યાદ આવ્યા આવું જોઈએ ત્યાં ખબર પડે ને આ તો આવ્યું છું પાંચ છું કરવાનું કેવી જગ્યા છે બાકી બધું આયા નામ કાઢવા માં કિર્તિ કાઢવા માં થયું નામ ને કીર્તિ ચંદુલાલ મગલ લાલ વિદ્યાલય શું ખાલી ને ખારી અંબાલાલ નું સ્વભાવ તમને કહું છું ખુશ પાછા માંગેલા હોય ને પત આપડે રાહલા કરના પછી પણ કઈ વાનગી ગમતી શું કેવાય સ્વ મન વાનગી વાનગી પણ દા તમે જે પચોતેર ડોલર પચોતેર રૂપિયા લીધા નહીં અને સો સો આપ્યા તમે કઈ સ્થિતિમાં સ્વભાવ શું શું કામ કરે છે એ જોયું મેં તો લાખ રૂપિયા હોય નઈ તો છે ના આપવા દે અને બાર મહિને હજાર જ કમાતો તે પોન છે આપી બિલકુલ નથી જ્યાં ખેતરાવાનું નથી પોતાની મુક્તિ મળવાની છે જેલું સંપૂર્ણ વસ્તુ મળવાની છે ત્યાં આગળ જો કરી ના પડ્યું દુર્ભાગ્ય કોણ શું અહીં તો માગવાનો વાત તો છે ચાર વાળા જોતા નથી દાદા તો કોઈ વાતો નથી કોઈ પાસે ત્યાં આપે છે ત્યાં બદલે હું પ્રસાદી બીજી આપી દઉસ પાછી હું જા તમારું હું મારી બેગ આવડી આખી દુનિયા નું લઈને બેઠેલા ને તમે આખી દુનિયા નું લઈને બેઠેલા ને તમે હા અમેરિકા ગયો નથી બેંક નથી ખાતું નથી એકાઉન્ટ છે ઇન્કમટેક્સ ભરાય છે લાગતો હોવા હોવાનો હિસાબ જ નહીં ને અત્યાર હોવાની કિંમત નહી પણ તેદાર તો સસ્તા જવાનું પચીસ પણ તો આ ફોરી માટે આપી ચાર જ ઘેરાગવાન માટે કરેલું જાય નું બધું ઘરનું ચિંતા પાડ્યો એટલે કઈ જત ના લો ચોરી લાવતા હોય ચિંતા કરે છે ઘર નું ખાય ઘર નો રવડો ચિંતા થતી નથી ને બિલકુલ નઈ તમારા જીવન થી પેડે રોડ મોડા પરિવેલ ફરી વાર છે ધર્મ તો આ ધર્મ ને ધક્કા મારવા નમ ધર્મ તમને પેસવા ના દો એ બરાબર આ રેતી માં વાહન છે અંદર અને બહાર એ કિનારે પહોંચશે રેતી ચલાવવાનું સીધ વાળ પહોંચેરી ટકેરમ નીકળી જાય તો એ ના પોતે પાણી હોય તો પહોંચે વાળે દાદા હોય તો દાદા હોય તો પોચે ને દાદા હોય તો દાદા રેતી ને બદલે પાણી કર્યા પછી પહોંચે નહીં તો રેતી હોય તો ભગવાન થી એના પહોંચે ભગવાન ના રેતી ને બદલે પાણી કર્યા લે તું પાણી પાણી કરી આપજો શું નામ આપનું હરેખર સુરેશભાઈ છો આજ્ઞા પાડે ને થાય કેવી થાય વિજ્ઞાન એટલે વિજ્ઞાન એટલે થોડું વાતાવરણ પાણી થઈ જાય એનું કરવું ના પડે આગા પા નથી ને અઘરી હોય તો કઈ નાખું નિકાલ કરવાની પાયલો નો સંભાવ નિકાલ કરવાની તે નથી પાડતો ને કરવાનો નહીં તમારે માર્ગ માં આજ્ઞા જ કોઈ તમારે કરવાનું નહીં કરવાનું મારે એમ કરતો હોય ને તમારા મનમાં નક્કી હોવું જોઈએ પછી નિકાલ કરવો મારે કરવો ના કેમ પડાય કહ્યું કેરીઓ ખાચો ને સામાન માં એમ થાય ખાલી બહુ બધા આવે બાર બધા માં તે દાદા ખાવાનું ના હાવ ભીઓ મજા કરો આજ આવું કરો છૂટ ના આપી હોય છૂટ બધી દેખાય પણ ભોગવાય નહી તમે કે તમારું તો ભોગવાનું છે ને એ થોડીક રીત બદલવી પડશે કારણ કે રીત પહેલા પડી ગઈ નહી ને એ જાય ને અત્યાર બધું સામાજિક કાર્ય કરવાનું જે ટેવ જે પડેલી ને એ ધીમે ધીમે હવે ખરું કાર્ય કોને કરવાનું છે તમારે કરવાનું છે અત્યાર બધું નાનું કરેલું કોને કરેલું નાનું ભાઈ કરે અહંકાર છે દખો વારું હોય નહીં એ વસ્તુ છે ઘેર બેઠો બાકી લાખ અવતારે આત્મા પ્રાપ્ત ના થાય હું કોણ છું જણાય ભગવાન જય જયારે દાદા ભગવાન ના આસીમ જય જયારે મોટા મોટો મોટા મોટો શુદ્ધ ઉપયોગ એ કઈ રીતે કઈ રીતે બરોબર તેને પુણ્ય યોગ છે જબરજસ્ત પુણ્ય યોગ છે આપડે આ સિમંદર સ્વામી બેઠા હોય અને આપડે સિમંદર સ્વામી ના જાય બોલીએ તો સુધ કરતા બઉ વધી જાય અને ફળ તો ભાઈ હા અંદર અમૃત બિંદુ પડ્યા કરે હવે આપણા મહાત્મા આ એક પચાસ કરડ કલ્યાણ કેવું ગણવાનું શકે કલાક બોલે તો જબરજસ્ત પુણ્ય આવી કોઈ પુણ્ય નથી જ્યાં સુધી દાદા ભગવાન આ શરીર છે ત્યાં સુધી ખાલી કઈ જાય છે આટલું ફળ નહીં મળે ફળ ઓછું થઈ જશે એ તો બોલતા જ આનંદ નઈ થતો તમને કેમ લાગે બોલતા એ કોઈ ચીજમાં આનંદ ના થાય એ ઉપરથી આપડે કઈ ચીજ છે આ જાપ નથી એ શું કેવાનું જાપ નથી તો એને શું કેવું તું મને જાપ કેવાય ના નથી હું કેવું જાપ નથી પણ એનો ઉપયોગ કેવાય શુદ્ધ ભગવાન આપડે બોલ્યા કરીએ જાપ એટલે એકાગ્ર કરાગ્રતા કરવા અનુસાધન એને મંત્ર પણ ન કહેવાય જાપ ની જરૂર નહી આપણે આપણા ભાષા એકાગ્ર કરવાનું હોય આપણે એકાગ્ર જેને વ્યગ્ર લોકો ફરતા હોય એકાગ્ર વ્યગ્રતા જ ના હોય ને અને વ્યગ્ર કોણ હોય અગ્રસ્વ વાળ વ્યગ્ર હોય શું હોય અગ્રસ્વ છે જેને ભવિષ્યની ચિંતાઓ તે વ્યગ્ર હોય अपना आत्मा प्रगठ प्रगठ थे। इतले ना तार दादा न आप प्रगट जाए तार जॉन थे आनंद प्रगट थे आनंद प्रगट थे कहू ने, ने।, ने।, ने।, ने? कोईपन पर... आनंद बस बीजू फल ने हाँ कोईपन जात व्याधि हो जात संकट होनंद हाँ व्याधि मटा चीज नहीं आनंद करना चीज है आप घना दादा मैंने आ मुश्किल मैं आम छे मैंने आने कहो एक कलाक सुधी तू आ बोल तो मेरी मुश्किल जैसे अरु बोले नही हाँ एट हर बोले पर बोलवा आनंद मुश्किल तमाम प्रकार अल बधा ने <laughs> <प्रकारे मुझ्केली> <laughs> गई अपने पास कोई ने, कोई मुश्किल उठी ये बात हूं कहु छु मुश्किल उभी रहती नहीं बात तो बाकी बने मुश्किल जाए <Shrim Benedict usar fileafone transferred> थे आनंदो के बोलीये तेरे आनंद जय बोली आनंद आनंद मुश्किल ना कर्मो है भस्मीभूत हाथ घर पे बता भस्मीभूत बराबर है હવે સમજાવે છે દાદા હસીમ જઈ દાદા ભગવાન ના હસીમ જઈ જાય કાલમાં રિલેટિવ વિસ્મરણ થઈ જાય બરોબર આવરનું આવરણું આવરણ ઉડી જાય આવરણ ઉડી જાય છે આવરણ જે છે એ બોલવાથી ઉડી જાય છે શું ના થાય આનાથી આ એક વાક્ય દે પચાસ દિન બોલે શું ના થાય અમદાવાદ માં લગભગ પચાસ પાંચ માણસ બોલે થાય માટે જય નો કે દાદા ભગવાન એમને પ્રત્યક્ષ દેખાય બંધાય ને પૂછ્યું પચાસ દિન બોલે તરત જ હાથે જય ને દર્શન આપે આ તો દાદા આખો વિજ્ઞાનિક બેઝ છે વિજ્ઞાન છે વિજ્ઞાન છે કારણ કે જે પરમાણુઓ થયા છે આ ધર્મ નો આવો આવ આ જગત કલ્યાણ માટેનું છે આના ઉપર અને વચ્ચે શિવશંકર ભગવાન નું ડેરું બઉ લેવલ અને પેલું થરું જાય કે હરખું નહિ પણ સિમેટ થી કરવું એટલે આ જગત ના કલ્યાણ માટે નિમિત્ત થયા પચા લાખ માણસો છે બરોબર ની આ ફ્રીજ માં મૂકેલો માલ નહી જાય સરસ થઈ જાય જાય સર આપડે અમેરિકા ગયા અમેરિકા વાળા તો એક ફોર્સ ની વાત કરી આપડા લોકો ને પછી કોઈ પૈયા આપવાની જરૂર નથી કોઈ કારણ કે પુસ્તકો આપવાનો અપાઈ ગયો પુસ્તકો હવે નવાનો નથી બધા ગયા બઉ તમારાગર પણ ગમતું નથી ટકા એવું થાય ને કે છે કે ના થાય આપડે પાકા છે કરલે ઉપલ કઈ નઈ હૃદય પણ ડ્રામેટિક છે ડ્રામેટિક ડ્રામાની આ તો મારે સર્વિસ છે એટલે અભિનય કરવો પડે બાકી હું તો લક્ષ્મી જન છું હું કઈ ભરતો એવું તમે છે પ્રાણલાલ નું નામ નું નાટક કેટલો અને હું પોતાનું સ્વરૂપ ભાવ ના હોય તે નાટક ના કરી શકે જાગૃતિ છે હાથ ને પગલો નબળો ગયો છે પલંગ માં પલંગમાં બે હે પડે બે મહાત્મા હતા સારું લાગે રસ્તો ફરી કર્યો બેઠો બેઠો આનંદ થાય જ્ઞાન તો લીધે મારી પાસે લીધું આપડે પણ એ જાગત કે દસ કિલો છે ફ્રૂટ લાવ્યો એ બધા છોકરા લખી ગુગ આપે હું જે આ પ્રયોગ કરે દોઢ કલાક આનંદ હોય રોકડો આનંદ હોય એટલે આવું મેં કહ્યું છે આ છે તે પેપર લાયા લે કાલે એટલા બધા આનંદ માં આઈ જાય છે દાદા ખોડા સીધા બોલ્યા કરો ઉંચી વસ્તુ છે આ બધી છે છોકરા ખાઈ લીધું કે રાજી કુશી થી હું થયું રાજી કુશી ને સુધા કરું તમે એટલે હું આ મારી સુધી લગાવી રહ્યું છું સમોસણ માં જે આનંદે ને એવો બધે આનંદ જ વ્યાપ્યો હતો ઘણા લોકો નું કલ્યાણ થવાનું ઘણા લોકો નું કલ્યાણ થવાનું ઘણા લોકો નું કલ્યાણ થયું આપણે હા શું થાય જાય રગર કરતા કરતા હતા કાક્યું વગર કરતા એ જો બધું પાકતા કે કરતા છે જ ક્યાં ભ્રાંતિ ક્યાં ખોટી વાત કરવાની નથી ચા પાણી પી વધુ પી પણ હા વિધઉટ માય માય માય વાળો શું કરે હું તો મારી ચા તો રોજ ખાંડ વધારો હોય છે હા તો ભાઈ રાજ્ય કેસું કેમ બે આનંદ થશે આ ભાઈ મને અગિયારમી તારીખે બોલાયો બને એ ક્યાં થઈ હતી ભાઈ અમદાવાદ છે વાતાવરણ સારું હોય તો મને આ થઈ ગયો એકદમ અને આ પબ્લિક ફર્યા પછી તો મારું બઉ વધારે ઉઘાડ થાય પુસ્તકો ફ્રી આપવા તા થઈ ગયો અને આ ડેરાસન થાય એટલે શું પછી દાદા એમાં એવું છે ને કે જે મહાત્માઓ છે દાદા નું લીધેલું છે એની જેમ ઈચ્છા હોય ક્ષમતા છે હા બરોબર હું તો જેમ જાહેર રીતે આપીશ બરોબર આશ્રમ નો તો લોકોએ શું કર્યું શ્રમ ઉતારવા માટે ઉપયોગ કરે છે હા એ ધંધામાંથી કંટાળા હોય પ્રહલાલ ભાઈ ધંધો છે એટલે હું જાતે જ ને આવો ઉપયોગ કરેલો એટલે પછી હોવું ના જોઈએ એટલે આશ્રમ તો જોઈએ નઈ આ તો અહિયાં આશ્રમ નથી આપીને આ શું થયું બહુ બ્રહ્મચારીઓ છે એના માટે કઈક તો ધુએ ને કઈક બ્રહ્મચારીઓ ગેરધમતી બેંક માં રૂપિયા મુક્યા પછી તોડીઓનો એનો અવસાન થયો છે થોડીઓ પોતાના પૈસા પોતાની અટકાયત બેંક માં મૂક્યા પછી ફાધર નામ પર મૂક્યા પછી એ દર્મલેપે એમને કેવું છે ને એમ જ ત્યાં સુધી એની મૂડી ને પહેણવાની છે અંદા ની સમજવા જેવું છું રાધા <laughs> કૃષ્ણન વ ટુ હેવ સાઇન્સ બીક યુ હેવ ટુ મેક ફૂડ યુ હેવ ટુ મેકિટી પાવર્ટી હેટ સમય સમટ બિયોન્ડ દેટ સમ ketas you never give any thought to that aspect of you that is always lying in the dark okay you, you have some food you can do something you have eyes you can see something. the nature of the eye is to see the nature of nose is to smell the nature of the mind is thought but there's something in every man that has not been explored at all So people go to temple, people go to sacrifice, people go to fight, not fight. All this is no use. What happens if somebody like him comes and tells you what you really are? He says, all that you are doing is okay, but that is not you. You That's are explaining the difference between material science and spiritual science. See, that darkness that you have, out of ignorance, saying, I am doing this, I am doing this. This is all Western religion, this is all one of our own rituals. That darkness is always there within you, and you see things in different places. I see you as a different person, I see you as a different person. And this creates problems. But what he did to me was he explained in a very simple way. Raghuram Ghandari. all that you need to know is finding yourself. The most important for for me telling who I am. Right. And once I know who I am my problem is solved. Yeah. So any amount of talking words reading books in the world one if I can never see my face I need a mirror to see myself. So I don't know myself, so some great man has to know me who I am. So you cannot see your face. You have to have a mirror, right? Then only you can see your face. But he is a mirror for the internal atman. So he shows that mirror. And my experience with him is more of love, and constant, you want more, you want more, you want more. And that I can happen only if I have a true spiritual faith and belief in what you say. See, so all that he is saying today is good even though I don't understand the language, because it's truth. Yes. Truth <laughs> in any language is the same, right. and because it's truth I am able to understand even though I don't understand digital. Language. Yes, to some extent you can understand. And because it's truth. But if we are talking business, Now, then I will not understand to... anything. I have to know your language itself. because the truth says no language, saying he is in his life, and coming from him, he is a storehouse of truth. So that's why I feel after experiencing and knowing him, that I have no burden, my, my burden is relief, to a lot extent, it's relief. So now I always have to think of him and think what he has taught me, and that's all. I need to do for the rest of my life. And therefore I consider myself very fortunate, otherwise I would have had to take so many births, you know, so hmm. many births. Now you have ah. realized that. Now I have not come that far, but I have come along with it. He is doing it to drive me very happy. And now it is my duty to practice. He has shown me the path. He is taking me to the path. Right. I, I have to take it and practice it. Same way, like, The law of gravitation was there all the time. Only one man found out what the law of gravitation was. So he is the one man who found out and exposed in a very simple way what each man is saying everywhere is the same. And what I am trying to do is to talk <coughs> to the community in diversity. There is no two, there is only one between everybody. That is why I think we always engage the greatest living in a person or a person because he can do it in such a simple way. And free of cost. And free of cost. <laughs> If there is cost, it can't happen. <coughs> he has no ego. I think what he has said is because of ego. Because he has no ego? He has no ego. He, he gets rid of the house of your ego. So even when I see an animal, a dog eating some leftover, on the, on the. I don't see it as a dog. I say, how much that atma is bound because of that. You see, I saw a dog on the street eating food, something left, but I never looked at it as a dog. I said, how much that same atma is there in me, that. but that dog is bound, bound. I am also bound, but not in that extent. and that he was able to show, to demonstrate. And I think my coming here also is my statement, that he made me... I could have gone anywhere this week, because of my job. <coughs> he brought me here. So I, I believe that only because of... Him. I prayed even from October that, that this day I could speak. Every day I used to speak to see Dazan's day, કેટલા ની આંગળી પકડી પકડી હજુ કેટલા ની પકડી બધું બધકો રૂપિયા લીધું છે આપણું કલ્યાણ થયું માટે જંડી લઈને ફરો આપડું થયું એટલે લોકો નું આવું થાવ થયું એવું લોકો ને હા વાગતી એકાગ્રતા એકાગ્રતા કરનાર ખ્યાલ હોય શા માટે કહું બે ખ્યાલ હોય એમાં કોઈ ખ્યાલ વિસ્તૃત અને તેનું ફળ મોક્ષ એટલો મોક્ષ એ ગયો આગળ દૂધ ઉપયોગ તો ઊંચા ઊંચી વસ્તુ છે સાચી શકાય એવું નથી આ કાર્ય બુદ્ધિ ડકો કરે દાદા કરનાર નહીં હા કાઢી નાખો તો પછી હા હવે કોઈ કરનાર જ નહીં કરનાર નહીં એ છે પણ તમે એમાંથી જોઈએ એટલો આનંદ નથી મેળવી શકતા કારણ કે બુદ્ધિ ટકો એટલા માટે દાદા એક વાત છે કે મારા બાપુજી હોય ભાદર અને એમની સામે પ્રણામ કરું તો એમને કેટલો આનંદ થાય તેમ તમારા માં ત્રણસો સાત ત્રણસો સાત દાદા ભગવાન છે અને તેનો મને કેટલો ફાયદો થાય ઘણો ઘણો ને ફાયદો છે એટલે તમારા માં દાદા ભગવાન ને જોઈને જયારે બોલીએ એટલે જેમાં જ થાય છે બધું પ્લસ જ જે ક્રેડિટ છે બધું વિતરાગી હાથ એમાં કોઈ કોઈ પણ ભાવ નથી વિતરાગ ભાવ એટલો જ છે બીજો કોઈ ભાવ આંખ માં દેખાય પર દેખાય ત્યાં પછી માણસ બધું ખરાબ થઈ નાખી હું આચાર્ય છે મમતા ભાવ ફરણ છે મમતા ભાવ ફરણ છે મમતા ભાવ બધું મમતા જ છે કદી આ મમત કરો કરી દેખાતો જુઓ दादाज कर संकी घाट थानी यत कर जुदा रूप में बात करोटी बात, बात, बात दादा ने દાદા પાસે મૂકી દેવ હતો નાની નાની વાત પણ વધારે ગરવાય છે સમકીત ગાટ થતું ગયું ગર્વસ્થ રીતે સરસ છે એમાં લખ્યું છે જેવા છે ને સમજવા જેવા છે એક વ્યક્તિ છે ને આપડે ગામ પડે ભૂમિકા તૈયાર ને ત્યાં વરસાદ પડ્યો